એના મીણક્તિ ના આઠ પાછળ કરુણા પણ છે હળગાવી જરૂર થઈ રહી છે તમારે હળગાવી નહી પડી એને હળકી હળકી હરકી પૂરી ભેજે ખરાબર ની આ છે કર્મ એ ધર્મ આવેલી છે અને બીજા નવા ધ્રવ્યકર્મ બંધાઈ રહે છે તેનાથી બંધાય છે આ જે ધ્રવ્યકર્મ છે એ જે વાગે છે તે શું થાય છે વગર ભાવ કર્મથી ધરા કરે નિર્મતી માં પેલું મેન કરે તો આમાંથી આ ભાવ ને ક્રોધમાં રાગે આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહિ જેને કસાઈ ભાવ કે ભાવ કર્મ અને ત્રીજું રહ્યું નો કર્મ જે ભાવ કર્મ નથી એ બધા નોકરું શ્રી કૃષ્ણ સંધ્યા પૂજા કરે વ્યાખ્યાન કરે બધા નોકર વ્યાખ્યાન કરતો તે નોકર ને વ્યાખ્યાન હોય તો તે નોકર આ નોકર માં નોકર જો સમજાય ને નારી કોણાથી તો બધું આખું જગત જીતી જાય ન શું થયું કોઈ કોલ મારી એ નોકર શું થયે વાત કરું ગુસ્સા બધા કોઈ માણસ કોઈ ધોલ મારી કરો બાપ ઠોકરામ એટલે ગુસ્સો ભાવ કરમ અને ધોલ નવ કર્મ ભય જુદા થયા જુદા ભાગ પડી જાય અત્યારે એટલે દુકાને ઘર માંથી મને આ લોકો કે શું કેવાય તાર મે ભાવકર્મ નથી શું કઈ તાર મેં જ્ઞાન આપેલું છે અને ક્રોધ માં નાય લોકો ચાર સ્વરૂપે થઈ ગયા શું થાય છે ચાર સ્વરૂપે હોય ત્યાં તો નવું બને એટલે કહ્યું થયું ને ત્યાં મશીન હવે હોર ગયા લે અને આ માણસ ભાડે હોર ગયા તે ખુબ ખુબ હજાર મને કહે આવી કેમ રેતી નથી કાયા પછી રાખીશું હવે રહી છે પતિ બને કે છે હવે નોકરી છોડી દઉં ના ભાઈ આવે નોકરી છોડીએ તમે સુધાર્થ માં સુરેશ જી તો તમે પાડો છીએ ધોરણ નોકરી કરે વિચારો અને દરિયા કર્મો હશે તો હજી કરશે ને ये हो द्रव्यक्री मस्ती अजागृति तो कह रखे ना, ना पा, ख्याल तो हो એમને બધું બધું દેખાય નહીં પડેલી હોય બાર જોઈ પછી લેવા દેવા બાર ની કઈ જાગૃતિ જાગૃત ગાળાતી નથી સંસાર રહેવા જાગૃતિ ઓછી વચ્ચે હું ગીર ગીર મારા બે જાગૃતિ શું કરું ઘણી વાર એવું ગણ બહાર ની જાગૃતિ શબ્દ ની રચના કરો અંદર ની એટલે લોકો પાછા અંદર એ કરે છે અંદર ખાલી મળે છે વેક્યુમ भावकर्म आधारे दव्य कर्मी नो कर्म भाव कर्म आधार दुनिया बंद जाए भाव भावकर्म व्यतिरक गुणों बता આ ભાવ કર્મ ના વ્યતિરેક ગુ છે એના દ્રવ્ય કર્મ કર્મ ના ગુ વ્યતિરેક ગુ છે પરિણામ ભાવે છે આ બધો ક્રોચ તો માને કે મને ક્રોધ થયો જ ને ઘરે ઘરે પોતે ક્રોધ છે નહીં ક્રોધ થાય એટલે આ ક્રોધ થાય બરાબર છે ખબર નઈ આવી લોકો ધુમાયા કરે પણ કરે તો મહી કળે ને ભડકો થયો નથી ધુમાયા કરતો હોય અકલ બાર બોલી નાખે સારું મહી ધુમાયા કરતો એ સારું કે બાર બોલી નાખે એ સારું અંદર હોય આજુબાજુના ધરખલ વાળા માટે ધુમાયા કરે છે ને મોક્ષ મોક્ષી મોક્ષ જે કિનારે છે સામે કિનારે જવાનું મળે મોક્ષે જુસ્યો કરે પણ ગુમાય નહી જઈને ખરેખર તો એ પોતે ગુસ્સે કરે તો એને પોતાના જ નુકસાન છે એવું કોઈ માને માને નઈ પણ એને સમજાવીયે ને સાયન્ટિફિક રીતે દાદા ની જતી થી સમજાવીયે એને મન દમ ખાઈ જાય માણસ પણ ધૂંધવાટ થઈ જાય થોડો તો એનું શું પરિણામ ભગવાન ગુજરાતો ની શક્તિ બાદ થાય છે ને પોતાની ઈચ્છા નથી ને મારે પેલો તો પોતાની ઈચ્છા ધુમાયા કરે ના બોલ નહી બોલ ગયા ધુમાયા કરે હેકથી અંદર હા ડંકી દો બઉ ડંઘો આવે અને તમારો ડંઘ ના આવે ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે ધુમાયા કરે જે લાકડા આવે ધુમાયા કરે ધુમાય જ મારી માથે જાય એવું પેલો મને ધુમાયા કરે है, है। कर लगा कर लगा। बोलने, बोलने हल्की मैं लाक है। है हल्की तो दादा धुमा करे तो, आने पठी तो, मरी जाने। तो मरे किनाश नो पान मिली जाएड़ी मर કરવાની જે અવસ્થા છે પોતાની ઈચ્છા એ કરીને એ બહુ જોખમદારી વાળી વસ્તુ છે મોટી જોખમદારી ક્રોધમાં જોખમદ એ તો પેલા અથડી એટલી જ ક્યાં નઈ અને કઈ પણ એક્સિડેન્ટ થાય એટલે મરતા બચું બધું બચ્યો નહી એક્સિડન્ટ થયો એટલે મરવો જ જોઈએ નહી મળ્યો કે એને હિસાબે લક્ષણ સારા મળી આવે જુઓ આ હિસાબે ક્યાં હિસાબે તમે આ હિસાબે ક્યા હિસાબે એક મહિનો સજરા થઈ જ એક મહિનો આગો વાળો ના થાય આર્થિક વિરુદ્ધ ચાલ્યો આર્થિક વિરુદ્ધ ચાલુ નઈ જતી ગઈ ગયા તમે વાદરા ના થાય વાદરા બે તમે આમાં જવજો ને તમારે વાળી પૂછી પૂછી ને ખાઈ ને હા વાંધો જોયું કરાય વા આતાના નિકાલ કરવા રસ્તો યાદ છે બગાયો આ તો બધું માં સી જવાય અને આ કાર્યો કઈ જરા એને કદા આવડા રતો આપી દેશે એ જો દેરાને દેરાને દેરાઈ આવડા બા મીણબત્તી મીણબત્તી આ શરીર શું છે એ શાનું બનેલું છે આઠ કર્મ નું પોટલું છે આ તો શું છે આ મીણબત્તી માં બેતાલી કર્મ હોય છે પોતે પોતે હરગીન પણ ખરા થઈ જાય એવું આવ્યું નાય આ મહેનત આવીને એટલે જો એક દો એક અઢવાળું બે અને ચાર આપણે આઠ શું થયું એને ઘાતીકર ના હોય એને ઘત છે આપણે અઘત્યા ચાર એને ઘાતી કર ના હોય ઘાતી કરવી જીવતું હોય તો આ ઘાતી જ્ઞાનાવરણ દત્નાવરણ જાતિ ચાર કર્મ આત્મા નો ઘાત કરે ચાર કર્મ જે છે આત્મા નો ઘાત કરે આત્મા ના કરે એટલે આ ચાર કર્મ જ ખપાવાના છે બીજા કરે સંભાવે સંભાવે નિકાલ ના કરે તો એ બગડે આવે બધા આવે એટલે બધું ઢેર ભજવ થાય વ્યવહારિક રીતે આવે નમસ્કાર કરું કહેવાય ટ્રાકુ કરવા મળ્યું તો તું ડૂંભડે તો હવે શું કરું હવે મારું હિન્દુસ્તાન લગ્ન હા આવડે મોટું જ છે તમે નાખ તમા હટી લાવી હટ ના જેવું એક આ બ્રાહ્મણ ની હટ કેવાયું પછી ત્રગ જોઈ ને આ તો બેન તો બેઠેલો દબાવવા માટે કુટવા મારી ભાઈ વિધવા થઈ રીતે પેલો ભાઈ ગબડી ગયો વિચાર પછી એના ભાઈને સમજી ગયો ભાઈ બભરાઈ ગયો છે સમજી ગયું ભાઈ આ તમારી સિસ્ટમ જોઈએ છે મારા ભર ગયા છે આ લોકો મેં સિસ્ટમ જોયું તમે ભરવાનું એટલે ભાઈ જમ કે આવું ગયા સારી સિસ્ટમ છે મને એવું કહ્યું જેને કુતરી ભાઈ એવું કહે લાગ્યો પછી ને હવે તારું નથી ખબર પડે તો કર્યું ને આ કમતા એટલે મેં તારા ભાઈ ને કહ્યું લેજા આવડે નહી આવું કઉ હું કાગજ લખેલું મોકલ્યા આપી દાબુ ના કરુ લઈ જ આપે કયા ચી દે તીતે અપાય અપાય જે રીતે અપાયું આપી દેખાતું નથી એ આ ના દેખાય એવી જગ્યાએ છે કેવું કઈ ગતિ માં જાય અહી ક્લાસ દેખાતો નથી ક્લાસ જાય જાનવર ગતિ ના હોય ના પડે સાડા યાદ રે અને આગલા ના પડે તો ચાલે જીવન ચાલે કેમ ચાલે ના પડે ચાલે એમને ચાલે ઓછી જવાબદારી પુરુષો ની જવાબદારી સ્ત્રીઓની જવાબદારી માં શું ફેર રાખ દાદા તમારે ખાવાનું એવું નહી થાય તમારું ચી દાળ માંગ શાક માંગ તે મર્યા કરે તમને એવું નાદા મર્યા નહીં કામ કરીએ એ કામ માં ચિત્ત રહે અને એ લોકો સહજિકપણે કામ કરે એટલે દાદા માં રહ્યા કરે ज्ञान ना मवाबदारी शु खेत मई आया केडी करी खातर बात नाखी पे अनाज પડ્યો ઉગી નીકળ્યું પછી આપડે જુવાર ના જઈએ બે મહિના પછી શું થાય એ દેખાય છે आज्ञा न पड़े तो सत्संगे दादा को लाभ शू थ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 ના પડાય ખબર પડી માસ માગી લેતી પણ આપડે પ્રતિવિં કર્યું રીતે થાય કામ निश्चय कचास આજ્ઞા ચૂકી ગયા એની સમાપના થાય છે પણ ખરેખર તો એક્ઝેક્ટ આજ્ઞા માં રહેવું જોઈએ અને રહેવું છે એવો નિશ્ચય છે તેમ છતાં પણ આવું કેમ હશે ને ના પા વધે વિટામિન બરાબર સમજાવ્યું નહીટામિન આત્મા નું વિટામિન લેવું પડે બરાબર સમજાવ્યું નહી રસ રોટલી ખાઈ દેહ નું વિટામિન તો રાખીએ ગાડી મેળ ચમચા રાખીએ આત્મા નું વિટામિન દેસાટામિન કેવાનું વિટામિન દેહ નું વિટામિન રસ રોટલી ખાય દેહ નું વિટામિન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 નજીક માં સેવા ભલે કે ના ભલે પણ નજીક માં રહેવું એ તો નિરંતર એક ભાવ રહ્યા કરે છે પણ છતાં પણ અંદર એમ થયા કરે છે કે આટલું બધું નજીક રહેવાનું મળે છે સ્થાનિક જે વધુ મળે છે સત્સંગ પણ વધુ મળે છે છતાં પણ એવી કઈ કચાશ છે કઈ ભૂલ રહી જાય છે રહી શકાતું નથી વાત કરે ને દીધું લા એટલે ભોગે પણ વાતા વારવાની પણ અંજલ લે તમે આ તો લીધી છે શું થાય ઘર કઈ કયું પણ એટલે ઘણી ખરી શક્તિ એમાં વપરી જાય કઈ જાતના ઓવરડ્રાફ્ટી રાહુલ રાહુલ સાહેબ પૂછે છે એ બધા નવર ડાપ અત્યારે બધા મને કોઈ કઈ ચીજ ખ્યા છે એના ઓપ છે બાકી અત્યારે બહાર નીકળી ને જે ખેંચે છે પણ અત્યારે તો એવું બને છે કે બહાર નીકળીએ તો ખેંચાય ખરો પછી તરત પાછું આવે કાપડ ની દુકાન પાંચ મિનિટે દુકાને પણ ઉભા રહીએ દેવું ઓછું થઈ ગયું થોડું દેવું ઓછું થાય એટલે પછી આપડે બહુ એના ચઢકાર નહીં ચઢકા નહીં થઈ ગયા ज्ञान भाई ज्ञान बढ़ी जाए ज्ञान जोरदार ज्ञान जोरदार हो तो ना કરવું પડે જ્ઞાન તમારું જ્ઞાન બાળે નહીં અમારું જ્ઞાન બાળે તો એનો અર્થ એ થયો કે આપડે જે ઓવરડ્રાફ્ટ લઈને આવ્યા છે તો એનો હિસાબ થયો ને આખરે ઉઠા થઈ ગયો ને જે બે કરવા જુનાન ઉકેલ આવે નવું ચાર્જ થાય જુનાન ઉકેલ ના આવે ને તો તમારે લેવાનું દુઃખ મટાડા ઓરજાબ લેવા ઓર ભરો પડે કયો તમારે શા ના હાર બરો પડે હોય તો પછી શું થાય જાગૃતિ વધારે ઓવર જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ્ટ કઈ રીતે વધે એની શી ભૂલ થતી હશે જેથી ઓવરડ્રાફ્ટ વધી જતા હશે અજાગૃતિ અજાગૃતિ ઓવર ડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ નથી રહેતી એટલે ઓવરડ્રોફ્ટ વધે છે આ કયા પ્રકારનું રિલેશન દીપક પૂછે કાર્ય કારણ રિલેશન થાય કાર્યથી કારણ થાય એનું સાધુ કારણ નથી કાર્ય છે આ ઓવરડ્રોફ્ટ જેમ બને તેમ જ એ માટે સૌથી સરળ રસ્તો કયો પાણીની સપારી હોય સરસ પાણી હું સુરા વાળું પાણી નઈ સપાટ પાણી બિલકુલ લેવલ નાટર હું શું નીચું ના હોય ટેકરા ટેકરા વાળું પાણી ના ના થાય લેવલ પાણી વેચ થાય સમજાયું સમજાયું કાંકરિયા આપડે એવી રીતે કોમલ લેવલ આવે ને એ લેવલ માં ડુબકી મારે કશું નાખે અજ્ઞાની ડકી મારવાની અને જ્ઞાની નો આ પાણી ડુબકી મારવાની અજ્ઞાની મારે વિચાર કયો જાય માતાજી ન્યાય છે બન્યું એને ન્યાય છે તમે બરાબર આપી તમે નો ઉપાઠા આપ્યા કે તો કે ગ્ર બે સામન આપ્યો ઓરીનો નો નો ઉપાઠા આપ્યા તમે એટલે પછી જો ઝઘડો થાય તો તું પેલો નાકળું થાય પછી શું કરું બળા જાય હિસાબ કિતાબ કરું હિસાબ કરું હિસાબ કરો બળગે તેના રે ખરી જોડા આપડે માલ સામાન જોતો હોય છે તો બે રૂપિયા નો લીધો સામાન નવા પાછા નવું